તું મન લાગી mo man lag mo mana mo man lag to mo man lag તાર જમ્ર તન સે જુદા તાર તું જ તો તલસે જુદા નહી સુખ સુખદેવ દુખ કો લાવે પાપ કો અંત કોલે કોઈ પરમ સનત કબીર કબુ મિલે પછી આપણે સાહેબ થોડી વાત કોઈ ઉકેલ સહિત મને ક્યારેક ક્યારેક એવો કોઈ ગરમાવો આવ્યો હોય તો આવી જાય વાત નહીં એટલે એવા હાથમાં સુખદ આવે છે ઘણા જાતા જાય દુખ દેતા જાય જાતા જાય સુખ દેતા જાય એવી ગતિ હોય અમારે દ્વારકામાં આપડે એક ધજા ચડે દ્વારકાધીશ પાંચસો ગુગળી નો પુરુષ શરૂ એક ધજા ચડે એટલે પાંચસો ગુગળી નો હરિયાર્થ રાખતા જીવ એવા હોય એ વાત સમજદાર હાથમાં કઈ કેવું ઉચિત નથી જેમ કોઈ એક બીમાર હોય ચાર પાંચ દીકરા હોય પાછળ બે ચાર હોય એના લઈ આપડા બાપુજી તૈયારી કરી રહ્યા તો સિવાય રામ નામ બોલે તો આપણું સમાધાન થાય પણ આને કોઈ એવું આત્મા ઉચિત નહિ હોય એટલે એને ઘણી ઘણી કોશિશ કરી ચાર દીકરા હોય કે બાપુજી રામ નામ બોલે તો ઠીક પછી એને બેભાન થઈ ગયેલા પછી દીકરા ડોક્ટર ને કે સાહેબ પાંચસો રૂપિયા આપી એક વખત મારા બાપુજી ને બોલાવી દોક્ટર કે હું ઇન્જેકશન આપ વાંધો નહીં પણ શું બોલે નક્કી નહી મારા મતે નહી બોલાવી દો શું બોલે નક્કી નહી એ મારા મથે નહીં કે જે બોલે પાસ ઇન્જેકશન મારું એન્જેક્શન ના પડતા બોલી ગયા ઓલો પાડો હું થયો ખાતો હતો કે છોકરા ઓલો પાડો હું થયો ખાઈ ને પતી ગયા એટલું કહ્યું ગયા એમનું બોલ્યા રામ હું હોય ને જાડો એમ આવા જીવ છે ને ઘણી આપણે રામ નામ બોલાવા એવી રીતે રામ પાત્ર બોલાવ્યો તો શંકો પછી રામજી મંદિર લઈએ ગામમાં તો કે બાપુજી આંખમાં હોય આવી એક પુણ્યથી બજરંગદા બાપુ ને કેમ ઉજવે છે દયારામ બાપુ દ્વારકામાં ચાર દિવસ સુધી નારાયણ હતા ચાર દિવસ પાછળ ભજન ભાવ નો આનંદ મને આત્મા ની મજબૂતી એટલે નિરંજન પિંડ્યા એક વખત ભારતી બેનુદાન નિરંજનભાઈ ગણપતિ થયા પછી પ્રાણભાઈ ભારતી બેન પછી આ લોકો કેળે એ લોકોમ દેવાનો હોય ને ફાર ચ ગરમી નો સમય ખુબ છે દ્વારકા માં એટલી બધી ગરમી ની ગતિ નથી એટલે ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન સુધારે અને ભજન ની રાત સારી જાય એકાદ બે ભજન ધીરે ધીરે પાટે પડી જાય આપણે મરી ના A hopefully that will not be જય જય માડી ઓ જય જય માડી આખિલ મલી ગાવે આખિલ મલી ગાવે Zavrë, zavrë, zavrë, zavrë, zavrë! He t referred his as well. ઓમ નમઃ શિવાય tale wali ho go go mara tale wali tale go thein elu paaro go go mara tale wali